जन कीर्तन मै यू लगे आप घर जी ने काम काज करू पा भजन कीर्तन मे टाइम काढ़ घर गया मन जत रहे तो यू के મન લપટું પડી ગયું છે વાત કહું એકાગ્ર કોઈ જગા એ થતું તો છે બધી જગ્યાએ એવું નઈ થતું બધું એવું થાય છે એક હાજર થાય કે નહી થતું કારણ કે એને ભગવાન પ્રિય નથી રૂપિયા પ્રિય છે જ્યાં પોતાની પ્રિયતા હોય ત્યાં એકાગ્ર થાય મનનો સ્વભાવ ભગવાનની વેલ્યુ વધારીએ જેને ડિવેલ્યુશન વેલ્યુ વધારી છે કેટલામ થાય છે પછી એની પર પ્રીતિ વધી એ બાજુ એકાગ્ર મનને એવું નથી મન મન એવું નથી આપડીમેન્ટ એડજસ્ટમેન્ટ ખોટું છે નહી તો હા પૈસા ઘર થાય કોઈ પણ આવ્યું હોય ત્યાં ગમે નહીં એટલો સર ગમે છે ને પૈસા આપણે વેલ્યુશન ફેરી નાખવું જે ડિવેલ્યુશન કરવાનું તે ડિવેલ્યુશન એની વેલ્યુએશન વધારી અને ડિવેલ્યુશન નહીં કરવાનું ત્યાં ડિવેલ્યુશન કર્યું એવું નહીં રાખતો પૈસા તો કઈ મહેનત નું ફર છે મજૂરો બઉ કરે છે કારીગરો એમના ઓફિસમાં કરનારા કામ કરનારા માણસો માણસો ગામ શેઠ તો પણ મેહનત કરેનત કરવાથી મજૂરી મળે દાદા ઘણી વાર મજૂરી પણ નથી મળતી મજૂરી પણ નથી મળતી મજૂરી પણ મળતી નથી મજૂરી પૈસા ના હે તો આ તો બધું ફૂડ નું ખાવાનું છે બીજું કઈ કર્યું નાણું વાપર્યું હોય બધું છે કર્મ નો સિદ્ધાંત થયો પૂછે છે તો પછી કર્મ નો સિદ્ધાંત થયો ને સિદ્ધાંત કર્મ નો સિદ્ધાંત છે પણ આપડે તો આપડે સિદ્ધાંત હોય ખાલી થાદા પૂછો તમને મને જગત કર્મ સિદ્ધાંત ના આધારે કર્મ સિદ્ધાંત એટલે શું પોતે નથી કરતો કેતો જ નથી હોસ્પિટલ માની બેઠો શું કરું છું ફોરજ ના ડાક્ટર અમદાવાદ મુંબઈ વડોદરા ભેગા કર્યા ફોજ ગયેલા તમારે શક્તિ કઈ ડાક્ટર પૂછીને તે કેમ બળબલન કરાવ લઈને આવશું બોલો છો તમે અતક્ષેદાર ખબર પર કે સવાર વિદ્યા લઈ હેલ્પરો જતી કે છે એ છે કોઈને ન હતી સ્વતંત્ર શક્તિ હોય રી કોઈ જન સેખારી રમો ઉદય પાપા બંધી ફૂન કહ્યું કે જે તમને અમેરિકાથી લાવ્યું પૈસા ખુબ કમાયા રસ મારો મજા કરો પૈસા કમાવા માટે નિરંતર રહેવું એમ નામય પાપ કારણ પૈસા કમાવાનો વિચાર કરવાનો કુદરતી કાયદો નથી કારણ પૈસા કમાવાનો વિચાર એટલે શું બીજા લોકોના ખોટા માંથી વધારાનો ભાગ મને મળી જાય તમારો ભાવનાથી જો વિચાર કરે તો પૈસા કમા કરી સારું એ તો ઉત્તમ એ તો ઉત્તમ વસ્તુ છે પોતાના માટે નઈ પારકા માટે કમાય છે તે જોખમ જ નથી ને રામોહન રામ મોહનભાઈ ભાવના બઉ ઊચી હોય એવો જ ભાવ હોય કે એનું કેમ કરીને સારું થાય છતાં પણ આપડે એની એના માટે સારું કરવા જઈએ તો એ બગડી જાય એને ઊંધું જ લાગે તો શું કરવું ત્યાં એવું કેમ થાય મને દસ ના કર્યું ના હોય તો મારું માથે કર્યું કહું કે મેં કર્યું નથી આ જેને કર્યું હોય ત્યારે વિચાર પોટલું એને સુધી રિઝલ્ટ મળ્યું નહિ કર્યું હોય તમેજ કરી ચોટી પડે શું ખોટું અવરું ના કર્યું હોય તો એ ચોટી પડેલું તમે જ અવરું કર્યું અમારી પાસે જ શું લોકો પોતે પોતાના જીધું છે પોતે જ છે આ પ્રોજેક્ટન બધું આપણું છે આપડે ખરાબ લાગે કે સર આ વા મને ચોર કે છે પછી આપડે વિચારીએ કે આ વાય ની સિસ્ટમ આવી છે આપડી અત્યારે તો ભાવના એવી હોય કે આપડે એનું સારું જ કરવું છે અત્યારે તો આપડી એ જ ભાવના હોય કે આપડે એનું સારું જ કરવું છે તો એને ઊંધું લાગે હા તો લાગે ને ગોદા મારેલા છે એના પ્રતિક્રમણ કરવાથી એ દૂર થાય બધા પ્રતિકોળ એટલો જ માર્ગ છે આખો પ્રતિકોણ ને પ્રત્યે આમ શું મારી પાસે તમારે કબૂલ કરવું આવું થઈ ગયું છે પ્રતિકોણ એટલે પશ્ચાતાપ કરવો અને પ્રત્યાખ્યાન એટલે એનાથી જ આ માર્ગ આખો થઈ જાય પ્રતિકોણ આપડે તમારે કરવાનું નહીં કરવાનું તમારે તો વસંતભાઈ ને કેવું આમ કેમ કર્યું આટલું બધું ખરાબ થયું મુકુલભાઈ જોડે કરાવ્યું છે એટલે તમારે ઠગકો પછી પ્રતિકોળ કરો એમ કરી નાખે એ કરે આપણે શું જે અતિક્રમણ કરે તેને પ્રતિકૂળ કરવાનું આપણે અતિક્રમણ કર્યું નથી અતિક્રમણ જે કરે તેને પ્રતિકૂળ કરવાનું શું અને આમ સાધારણ વાતમાં આક્રમણ કેવાય આ સાદી ભાષામાં ક્રમણ એનો પ્રતિક્રમણ કરવાનું ના પડે કોઈ વાઘડી ના કરે સીધે એવા કાર્યમાં એ ક્રમણ અને કોઈક વાગળી સીધે એવું એટલે અતિક્રમણ કરાય તો પ્રતિક્રમણ કરવાનું કહી દેવાનું अतिक्रमण <laughs> करुमें <laughs> क्या करेलूम अतिक्रमण करो मे कर આ આ માટે આપડે શરીર માં ખોટું નહી કરવું પ્રાણીઓ પ્રાણીઓને પાપ અને પુર ને લાગે ખરા પ્રાણીઓ કર્મ તો કે એને આજે જાનવરો ને આજે શરીર ધારણ થયું મનો છે કયા કર્મ લાગ્યો કર્મ કર્યો પાછળ ભેર કર્યા ઓછું આપ્યું આમ તેમ લોકો જે ગુસ્સા કર્યા એ બધા પારકી સ્ત્રી પારકા ખરાબ દ્રષ્ટિ કરવી અણહક નો લેવાનો વિચાર કર્યો છે પોતાના હક નો નથી પણ અણહક નું કઈ દ્રષ્ટિ બગાડી એ બધું છે આપડા મહાત્મા ત્રીસ ચાલીસ હજાર છે આપણે તરજ ખબર પડી જાય બધી આખા દિવસ ચાલે ને એમાં કશું સેજા છે આપડે આપડો બોસ હોય એને આપણા થી વાત વાત માં દુઃખ થાય તો શું કરવું એટલે બધું ભેગું મહિનામાં બે બે વખત નથી ગણત માં બે વખત આપડે પેલા આપડા દોસ્તો કેવા પડે તો આપડે એમ જ કહે કે કામ ક્રોધ મોતિક ચોખ્ખો થઈ ગયો પ્રતિક્રમણ થાય છે કરું છું વાહ શું જે બધા થયા છે દોષ એનું પ્રતિક્રમણ કરું છું તો ચાલે સંભાવ નિકાલ કરવાની આજ્ઞા બૌ ઓછી લાગે છે એ સંભાવ થયું ના થયું એ જોવાનું એ પછી મારે જોવાનું સવારે ફક્ત આજ્ઞા પાડી કે પચાસ ટકાતી વાળા છે આપડા મનમાં નક્કી ગયા નિકાલ કરવો છે છતાં પેલો ના થાય લેવાનું તમે જો નક્કી કરો ભાવ કરો મારે સંભાવ નિકાર કરે એની તરત જ એ સાયન્ટિફિક અસર પડે છે આ સંભાવ નિકાર કરવાનો તમે નક્કી કરો એટલે એ તરત જ કામ કરે જ છે પણ તમને ખબર નહીં પડે કામ થયું ના થયું કારણ કે આ ડુંગળી છે ને ડુંગળી છે એક પડ નીકળી જાય ડુંગળી ડુંગળી દેખાય ને એક પણ નીકળી ગયું બીજું ખરાશ થઇ જાય છે हिसाबले ब ભાવ ભાવ ચાલે કેટલો ચાલે? બે ચાર કલાક ના જ્ઞાન થી જાગૃતિ મુકુલભાઈ કે છે કે કા તો અમને તમારી ભેગા ઇન્ડિયા લઈ જાઓ નહી તો કા તો તમે અહી રહી જાઓ તો જ અમારા ટો રેવાય એ તો પેલા ઇન્ડિયા કેટલા ફર અમે નથી રામોહન આવું ભાવના કરવી રાખવી ક્યારે આવો કઈ તાલ બેસી જાય મારી મારી ઠોકીને ના થાય નઈ તો અમે તો કહીએ કે ભાઈ નહીં અમે તેવા કોઈ બોલે બધા લીલો ધરો એકદમ લાલ ધર પૂછ્યું ને બધી કરો સમજી જવું કામ હોય ને કા બેન કે છે કે આ બધું ભાવ કર્મ ના હિસાબે જ ફળ મળે છે ને આપણને આપડે ઘણી સારા ભાવ કરીએ ઘણા ભાવો કરીએ કેટલાક ભાવો ફળે છે કેટલાક ભાવ નથી ફળતા તો કે એનું કારણ શું આપણું એ થતો જ નથી થાય છે ને અત્યારે જ્ઞાન આપ્યા પછી બંધ થઈ જાય ભાવકર્મ નો આ તો ભાવ આપણને ફળનું ભાવે છે ફાળ નું ક્યારે ભાવે છે એ ભાવ કર્મ હું કરતા વ્યવસ્થિત કરતા રહ્યું છે ને દે કેટલાક લોકો તો આશ્ચર્ય પામાચાર બને કેવી રીતે બન્યું એક જ વખત ભેગો થાય સુરેશ સુરે પૂર્ણિમા બેન પૂછે છે પૂર્ણિમા અમે ખબર પડે કે ત્યાં જ પાછું મોકલી નામ બાબી ખબર તો પડે પણ એક્ઝેક્ટલી પેલું નામ બાપ ના ખબર ધ્યાન રાખીએ ને ક્યારે પાર આવે ના લીધા પછી કે ચિંતા થઈ ચિંતા કરવાની થઈ જ નહી આપડે જ્યાં સુધી એકાકાર હતા ચિંતા થાય ચાર્જ થતું હોય ત્યાં ચિંતા ડિસ્ચાર્જ ની ચિંતા નહીં ખાલી ચાર્જ કરે કોજી કાર્ય થય ને આપડે લગાડીએ તો લાગે વધારા અવરું સવરુ વાળા માણસ હોય ને આવા નાઈસ પીપલ તમે કહો છો દાદા એવા એના છોકરા બને જ ને તમે સારા એમ કે લોકોને કે લલિત ના આ દાદા ભગવાન એના ગુરુ છે લલિત લલિત ને સુધાર્યો કે છે મારે તો બહુ ગુણ માગવાન તો હું તો માનો છું ગાંધો છું દાદા કારણ હું જો ડાયો તો આ જગત પછી હું આવી રીતે રવા રવર ના કર્યા રાખું બે કચાર દોરે મોકલ્યા છે એની સાથે ફાધર જોડે બે હાજર ના કહી કે આયા છે તેરી હજાર રૂપિયા હજાર આયા છે લલિતના નામ પર અમે અમારા અમારા બે હજાર ઉમેરી પચીસ હજાર ખાતે ઝડપે કરી દઈશું ભાઈ કંકના એવું નહીં હું આપી દઉં છું મેં ગુના તમારો લેવાય નહિ અમારે કંકના મારે તો આપવા ને આ તમે કયું એટલે એવા માણસ દાદા મારા બાપુજીને બી જ્ઞાન આપી દીધું પૈસા વધુ છે માણસ એવું માની બેઠો છે કે આ મારું પુણ્ય છે પૈસા થી બધી વસ્તુ મળે એટલે પુણ્ય પોતાની ઈચ્છા પૂર્વક બધી વસ્તુ મળે પૈસા હોય તો મળે તો એ પૈસા સદ રસ્તે જાય કે ખરાબ રસ્તે જે પૈસા આપણને ઊંધે રસ્તે રહી જાય તે પૈસા ખોટા ગયા પાપાનું બંધી પૂન આખો દાદા અવડું જ કરાવે ને અને પૂન દાદા ધોયા ગયા છે થોડું ઘણું હોય તો તાંતિ થઇ જાય શાંતિ જગત તો જોઈ ના હોય ને શાંતિ આખો દાડો સકરિયો બેન પૂછે છે કે છેલ્લી ઘડીએ ભગવાન માં ચીત હોય તો સારી ગતિ થાય એવું કે છે તો કે માયા હોય છોકરા હોય કશાક માં જો છેલ્લી ઘડીએ ચી રહી ગયો હોય થાય એ વાત સાચી છે જિંદગી શું કર્યું છે અને સરવૈયું અને સરવે આમ નખો ખોટું બધું આમ જેવું આવે કે જે કર્યું હોય તે બધું આવે તે વખતે જો ખરાબ કર્યું હોય તો ખરાબ નું આવે તો અધોગતિ જાય कारण कई मुश्किल आत्मा शुभ मुश्किल आए तो सुधार्थ मखोज थी जाए સુરેશજી કેવું કેમ થાય કે છે મુશ્કેલી આવે ત્યારે રે બરાબર ના હોય ત્યારે પેલા જયંત્રી કઈ પૂછ્યું નહિ કશું છું એટલે હું સાંભળું છું ત્યાં જયંતિ કઈ પૂછ્યું ત્યાં તો માદો પડે બધું વિજ્ઞાન છે કામકાજ ના છે એવું છે માદો પડે વ્યવસ્થા હોય ખબર પડે કે વિચારો કરવા બેસી જાય સુરેશ ભી પૂછે છે કે માણસ જયારે છેલ્લી ઘડી એ હોય ત્યારે એને આમ ખ્યાલ આવી જાય કે આપડે જવાના છીએ તો આ બધું પાછું વિચાર કરીને કે બધું એ કરી શકે પણ જયારે એક્સિડન્ટ થાય મરી તો મને એ બાજુ હોય એટલે ઉંધરસે પાપ બંધાય એટલે શું એમ સમજાવો ધે રસ્તે પાપ બંધાયું ધે રસ્તે પાપ બંધ એટલે શું મરી તો પોતાને પીડા થઈ પોતે આત્મા છે માની બેઠો છે બિલીફ રોંગ છે રોંગ બિલીફ હોય દુઃખ આરોપ થાય અને અમે ફ્રેકચર કરીએ રાઈટ બિલીફ હું સિદ્ધાર્થમાં છું બિલીફ કહે છે આરામ થઇ જાય અધોગતિ તો બધા હોય નહી બઉ પાપ બહુ પાપ કરવાની શક્તિ નથી રહી બહુ પૂરી કરવાની શક્તિ રહી નહી બઉ પાપ કરવાની ચોરીઓ છે આપડે મનુષ્યની વસ્તી કે મનુષ્ય તમે બીજી વાત કરો ને બીજી કઈ વાત કરો આપ આ મનુષ્ય ની વસ્તી કેમ વધી ગઈ અત્યારે અત્યારે આ મનુષ્યની વસ્તી કેમ વધુ મનુષ્ય ની વસ્તી આ જે જગત છે જગત નો નિયમ છે કે હાનિ વૃદ્ધિ ના આ જગત છે હાનિ અને વૃદ્ધિ હાની ને વૃદ્ધિ હાની ને વૃદ્ધિ મનુષ્યની ત્રીસ કરોડ હતી કેટલા વર્ષમાં કેટલી વધી સા પચાસ વર્ષ માં દસ ગણી થઈ પચાસ વર્ષમાં દસ ગણી થાય પચાસ વર્ષમાં દસ ગણી થાય છસો કરોડ છે હિન્દુસ્તાન ની ત્રીસ કરોડ હતી ત્રીસ ની સાલ માં થઈ સિત્તેર કરોડ એ પાકિસ્તાન સાથે બધી અતે કિલા કરો 80 કરોડ છે ને 80 કરોડ જેટલી છે 80 કરોડ જેટલી થઈ જાય નઈ પણ 60 70 તો કરો પણ તે 50 વર્ષનો દે આટલું ગણું થયું તો આગના 10 વર્ષમાં શું હશે ગુડ ના રેવાન તો સુમરો ગુડ ના રેવા ઊઠો કે ઊભો રહેવાની જગ્યા ના હોય એવું થઈ જશે હે કૃતિ ઉપર ઊભો રહેવાની જગ્યા ના હોય એવું થઈ જશે ના નહી ત્રીસ પેહલા હો આગળના હો પેલા શું કરી પેલા પચાસ વર્ષ પેલા પેલાથી આ વધ ચાલી પચાસ કરોડ થાય છે અને માર ઠોકર કે પછી પછી વી કરોડ આવી રૂપિયા વીસ થર્ટી થર્ટી નોર્મલ રીટી થર્ટી થર્ટી થ્રીત્રીસ કરોડ દેવું થઈ જાય હવે માણસ એકાદ વસ્તી ક્યાંથી વધતી છે જાનવર એટલા ઓછા થઈ ગયા બધા હાથ ખૂબ દેખાતા હતા અને વિશે દેખાતા બધું પાછા એ વચ્ચે અને પછી આ ઓછી થવાનું લખ્યો વસ્તી પોણા પોતે બધા અળી બધું એ વસ્તી અડધી થઈ જાય વર્ધમાન અને હિયમાન નામનો આ નિયમ છે જેમ તેજી મંદિર હોય છે ને એવું અમાર તેજી મંદિર પૂર્ણિમા બેન પૂછે છે જેમ તાવ થ્રાફ માં ઉપર જાય લીધી ભાઈ ઉતરે છે ત્યારે નીચે જાય છે એટલે ઉતરવા માંડ્યું એટલે ઉતરવા ફરી જ આ જ્ઞાન મળ્યા પછી પેલા જે માણસો આઠ કલાક કામ કરતા રહ્યા એ માણસો પાંચ કલાક કામ પૂરું કરી દે છે સાંજ કલાક પછી બેન ઘૂસે ત્રણ કલાક કાઢે બીજી બેન દોઢ કલાક પડતી હું જ વધી જાય આ જ્ઞાન પછી ખુબ હું જ આમ તરત જ દેખાય બધું આગળ અરવિંદ મારું ધંધો એટલે મન તો એવું જ હોય તમારી પાસે વાત કરેલી પછી કબૂલ કરી ના જોડામાં બે હજાર લોકો આપડે આવું કહીએ બાકીને પમા દુખ નથી બરાબર પાંચ લાખ બનાવવાના બનાવી મુખ્ય કંપનીઓ નથી ને અહીંયા ઘરે કંપનીઓ નથી ને કંપની અત્યારે લે ને આવું જૂના જેમાં નહીં લઈ કોણ લે તો બધી ચીજો બનાવી દેશે આ રચના કરતા હું છું મારું હા પણ થઈ ગયું શિલા પણ બી થઈ ગયા બહુ વર્ષ વર્ષ અને આજુબાજુ જાણી ગયા બહુ સારી વસ્તુ આ કરે છે અંબાજી માતા નો સ્થાને ક્યાંય ખરું દરેક વસ્તુ ગણપતિ નું ઘરું શિવ ને દાદા વાત દેરાશન એવું થશે एक जन छोड़ भगवान बीज मगी पद्मावती देवी બેનો તને ખર્ચ આવશે જે આવે તે ખબર અઢી લાખ તો પેમેન્ટ કરવા પડશે મોટી આવશે બીજે ત્રણ માતાજી અંદર મૂકવાના કાળકા માંથી બે અંબાજી બરાબર અંબાજી મોટી ભગવાન ભાઈ પુરુષોદેવ ભગવાન ભાઈ અદિતનાથ ભગવાન બરાબર બધા જ્યાં જરૂર ત્યાં આપવાનું હમ વાસ્તિકતા તો કઈ દેવી મરજીને કોઈને આપવાની શરત કરી ને તેને મેં એવી શરત કરી દીધી મને એક માસ એવું કહ્યું મારે તો બધા પૈસા આપવા છે પણ મારી પાસે આજે છે નહીં મારી પાસે અગિયાર રૂપિયા છે કે આપવા કેટલા હતા કે એક લાખ રૂપિયા કશું વાંધો નહીં પાંચ પાંચ ત્યારથી પાંચ પૈસા પૂરા કરી દેસ વીસ બે સાડા અગિયાર હજાર આડે વધારે અને તેમ છતાંય તો આ કરતા ના પાયા કોઈ સંજોગ નથી કરવા એ તો દુઃખદાય બરાબર બીજા બધે ઉઘરાણી ઉઘરાણી બધું ચાલે છે પાછી ના પાછી ભાવના બધી બહુ લોકોની આત્મહતર સ્વાઈ નામ દેશે ને પીછે આત્મા જેને આપી ગયા ને તેને તો બધા વાર જાય ઠાકોર ભાઈ એક લાખ ને એક ગયા ને दिया हा तभी हम